આજ હું બાકી સાઇન્ટિસ્ટ અકેલા નહી સાઇન્ટિસ્ટ આખી કાલ માં ઉચિત કા મર્યા કે ખરીદી કરી તો ઇસકા ટાઈમ ને ખરાસ હો જાતા હે પદુ કે લિયે જે કી આસા તો ટાઈગર લિયે કુત ફામલી કે બોલ દેના જે બ્લડ કેન્સર એ બધુ હોય છે ને એમાં કીમોથેરાપી બધુ આપે છે પેશન્ટો ને એનાથી એ લોકો ને આ જે કેન્સર થાય તો જે બડા મરી જાય છે હે આપડા માટે આ ડાક્ટરો જરૂર નથી આપડે તો વાતપીત અને કફના રોગી છે શું કરે ऐसा नहीं खाली है रात का ही रोगी है सोच को किया। को निकाल दो क्या जंगली आदमी ऐसा जानवर भी नहीं कर घर को निकाल देता है जब दूसरा दूसरा ग्राहक मिलता है ना नि? और निकालने का बंद बंद, बंद होता तो कोई आता है, देता है।, है। को क्यों ज्यादा हो गया सब लोग क्यों अभी तैयारी है डॉक्टर मिलता है सब कुछ होता है अपने आप है ऐसा नहीं આપની સમજ નહી સમજ ના લોકો લાભ ઉઠાવે નઈ ખા દુનિયા ઘડા ખોલ્લી પાર્ટમેન્ટ નહી હોતા અચ્છા હો પરિણામ ક્યાંય ગાડી ક્યાં રોટી કપડા પરિગ્રહી પરિગ્રહ નહી હોતા એક કપડા जैसा काम कितनी कितनी डॉक्टर कि करता होगा सब कुछ कैसा नहीं है, नहीं, है नहीं हो तो ओ अपने जानता नहीं है और देवता के अंदर हाथ पड़े अपनी होता है भी। आ, से, से इसका तो। वो तो ने ने तो हम से से तो भी दिया इसलिए हमको संतोष और दूसरा हम बताएगा सब काफ़ कर लेंगे દાદા બતા દાદા તો બોલો એ બોલે છે હું આ ક્યારે આવું તમારી પાસે આ બધું ક્લીન કરવા ક્યારે આવું Shri Mataji – the most difficult. Shri Mataji – The most difficult. Shri Mataji – The most difficult. Shri Mataji – He needs to tell you something. Shri Mataji – Yeah, I know. I <laughs> want to teach you something. Shri Mataji – He said, you know, <coughs> your profession is like that when I teach you. Shri Mataji – The others teach you. So, you know, I... Shri Mataji – When will that time come? Shri Mataji – It's not in my hands, right? મારે આ જલ્દી કરવું છે મારો આપે કહ્યું કે મારો ધંધો એવો છે એટલે એ છે જરા પણ કે મારે જાણવું છે કે વખત ક્યારે આવશે અને મારું જે પ્રગતિ એ વધારે ઝડપી કરવી છે એમ કે છે કે અમે થોડા મૂકી અને ઇન્ડિયા જતા રહેવાનું પ્લાન કરી છે પૈસા માટે અમને કશું નથી એમ બહુ ઇન્ડિયા તો છોડે જી કાલ માણસો ના છૂટી ગઈ શોખ હવે રામ સામ ના નહી બોલતા રાત રહી તું સપના માં રિયા અને મદર કે મારે છોકરા નહીં જોઈએ બહુ જ નહી ત્યાં <laughs> અને એ લોકો એ માટે જવું પડે તો ક્યાં જવાનું કેવું પડે કાકો અમારી નર્સો હોય એ કહી દે કે લોકો ને નર્સ નર્સ હોય ને એ ત્યાં કામ કરવા વારીઓ એ કહી દે એ લોકો ને કે તમારે અહીં જાવ તો નહી લખ આપણે કોઈ સકળ નહીં આપકો બીຊ લોટલી પર માનવ અહા બસ ક ના આ વોન્ટ ટુ નો આફકોઝ એઝ એ મેડિકલ પ્રોફેશનલ યુ હેવ ટુ પેમેન્ટ પેમેન્ટ નહી બહુ અચી તુમકો તકલીફ નહીંજે તકલીફ તકલીફ હે બોટા મગર જ્યા રાખો નહીં તો નુકસાન હોય મા મો બોલ દેના પાપ લાગે બધા ડોક્ટરો ને શું કરે આજે ડોક્ટર ઈ ધંધો છે તેની અંદર ઓપરેશન કરે ઓપરેશન પૂર્ણ ભી હોય નુકસાન the father as dada so puny want blind and one doctor does operation we make him right right to punya punya no so you can get punya andro ane dekto kare doctor to is punya nahi <laughs> andro <laughs> maane <laughs> so ane doctor punya atone khato kare best dalva kare best કો બ્લેસિંગે <laughs> લેડી સાહેબ લેડી કીરેટ કે થીફર દેતા કે થીફર બધરી સુમહ હું ઓર કલે હવા જો આ કે તેને સગન બોલે બોલે ટાઈમ લે દે દે કે બીજ કે સિવાય તમે દેખને વાલા ગો બડા સુએ દેખને વાલા તો એ સામાન થાય કે મેરે કો ડૉ બોલતા દેગા અચ્છી પડો છોન ફાઇન હુ ફાઇન પનિશમેન્ટ ફાઇન કરતા પનિશમેન્ટ પનિશમેન્ટ ગુના ક્યા ગુના કા પલ હૈન બેન્ડ સચ ગ્રેટ પર્સન સુનતી વખત હે તમને ક્યા ક્યા તુ સચી બાલર સુધી સચી બા નહી કાટતા બરાબીન બહુ ડૉક્ટર બોલતા તુમક ફાયદા ક્યા ફાયદા ફાયદા ફાયદા નહીં તારા દસ રૂપિયા લાયા પીછે પીછેગા તો પડેગા કભી કભી તો અભી પહેરે ક્યુ નહીતા કોઈ અચ્છા <coughs> <coughs> દવા આપે જેથી કરીને દરદ ઓછું થાય તો કે આ તો આપડે જે નેચર ની વિરુદ્ધ અમે કરીએ એ તો ખોટું કહેવાય ને Because he was suffering, that's why you are giving. So it's okay? Yeah. What, what about that? Like, all of them. All of them. All of them. Not that. Suppose somebody, suppose you're know you going to die and you can help somebody by giving you or giving or giving or giving. Or I or anything. If you have a heart, you have a heart, you have a heart. heart, heart, heart. બદલે ખોટું કહો તો કે પછી કોઈ માણસની બનેગત નહીં આ કેરેટ કરી આ સાચું છે આ આંખ પર મરી જાય પછી કરે ને આંખ નું પર કરે હું ઓ આંખ આંખ પર એવું કરે શું કરે કોર્નીયા ટ્રાન્સપ્લાન્ટેશન કરે એટલે આંખરો દેતો થાય કોઈ એ પટેલે મે યોર ગિવિંગ યોર અ ડોનેટર ઈટ્સ વોટ ઈસ રાઈટ ઈડન અન્ડરસ્ટેન્ડ ધેટ ઈ થીંક યુ આર ટ્રાન્સપ્લાנטיંગ આસ્ક हिम टेलिंग डू યુ હેવ ધ રાઈટ કિને કિને કા કરને કોઈ કરે આપણે આપણે શરીર ના કોઈ પણ પાર્ટ ડોનેશન માટે આપીએ તો યુઝફુલ ટુ સંભળી નો ખરાબી ને આ દેહ મન તાયા દેહ મુકતા લક્ષ્મી બી ફાયદા કર જાય I think I got a this point he yeah, said and you can't plan to hard you really like don't know family. when you when the guy is going to strike yes, but it's not the same I as giving know. the eye the other Because part of that as long as the light is there this will have you know this is yeah. good it kidney is the same thing okay kidney the kidney ka the patient garib bhi chalega usme garib chalega nahi yahan se kidney mein na chalega baba bohot paisa le kidney bohot kharcha બધું ખરાબ છે અગ અના ભારત કે સાડા કરતા ઋષિ મુનિયા કરતા હતા અનારી ભારત કે સાગડ રુચિ મુનિયા ઝઘડા કરતા હોતા નહીં અન્નારી મે <tie> <laughs> <laughs> બુ કામ આવે એટલે અમારી બુદ્ધિ નઈ એટલે અમે પી ગયા ફલાબી કરનો જે બુદ્ધિ હતી તે થોડી રવાધી છે હા ઘણી રે गेली સરતા ઘણી રે गेली છે હા તો એ રવાધી છે થોડી રવાધી છે બુદ્ધિ રે गेली છે નતો ખબર પડે સાઈ બોલો બુદ્ધિ સાતિય જોયા કરે રોતા સાત આઠ ચરે છે તે ની જો શાંતિ ના રાખ કોઈ દળે તું હતી તે જોઈ તે જ બુ તમને આ દ આજે ચાલ દે કે બુદ્ધિ ને કેવા દુઃખી થયા લોકો સમજવા ના છું બસ આ એક જાતનું રૂટીન કરતા ના દેખાતા ઉઠાઈ જવું ઘર રાખ બોલી ને પછી શું કરીટ કરવું છે આવાજમાં હજખત કરી કેવાય છે અહીંથી ફરવા દઈએ ભલો માણસ છે સારા માટે કેમ નઈ આપડે ઘેર ચેતી અહીં છે ને તમે જ નહીં કરે નઈ ને તારી જુદી આપડે કેટલા વાગ્યા નીકળવાનું છે તૈયાર થઈ ગયા પછી શું કે ટ્રાય કરવા ગયા છે હજુ ના આવી ના જમ્પાલો કરો ફેરો ફેરો કરીશું નહીં આવ્યો નથી મહેનત બુ કામ સારું છે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> <laughs> આપણે ગઈ થઈ રહી અમાર ક લઈ ગયા મારી હલાઈ લઈ શચીરા અને કો તમે દુખી માણો છો તારા બાપ દુખી છે જગત બધું ફસે માછલા તરફ એમ તરફ માછ બહાર જમતા કે દરિયામાંથી તરફ તરફ એક જ્ઞાની પુરુષ નો આશરો જે મુક્ત થયેલા છે તે છોડ્યા દાદા પાસે આવશે તો તને વધારે એનો ખુલાસો થશે કારણ મારી કેહવાની રીત જુદી સમજાવવાની રીત જોડી અને દાદા કેટ જુદું થઈ જાય કાલે સંતોષ થઈ ગયો આવું સમાધાન પેલા માનસિક સમાધાન સમાધાન કેવું માનસિક સમાધાન જેટલું ચાલુ આપણે મન ને લેવલ હોય તો સમજાય ચાલી ગયું ખુબ દોડી પોચી વળ્યો દોડીને દોડવાની ચક્તિ ચક્તિ હતી તમે ક્રોધ માર માર્યા લો કરો એ પુરસાદ કરો ગુસ્સો કરો કપટ કરો ખેતરો ઠંડા જાવ ખા પીવો દોડો ઉડે કોઈ પુરત સામાન્ય વ્યવહાર એ નહીં દુકાન જાઓ તો પુરસ્થ નહીં ચોપડા લખો તો એ નહીં પુસ્તક વાંચો તો પુરસ્થ નહી કથા સાંભળો તો એ પુરસાદ નહીં ક્રોધ માન માં પુરસ્થો પુરુષાર્થો પુરુષાર્થ ક્રોધ ને બદલે ક્ષમતા રાખે માન બદલે નમ્રતા રાખે અને કપટ ને બદલે સરળતા રાખે સરળતા પછી ગુણો જોડે આવે સંતોષ ક્યારે હાથ થી બુદ્ધિ જુએ સંતોષ રે બદલી ને પોતાની ભાઈ બધી વહુ જ ગોળી હોય અને પોતાની હોય તો માણસ દેખાય તો ફોટો પાડવાના લાયક માણસ કયું ના માણસ ને એ ફોટો પાડવાના કામમાં લાગે બાકી માણસ થઈ ગયા મનુષ્ય રૂપે ને મૃગાશરંતિ એવું કથાસ્ત્ર લખ્યું માણસ ના રૂપ થી મૃદળ ફરે ત્યાં રૂપ માણસ નું મૃગા મનમાં માણી બેઠા બે દિવસ મારી માણસ છું સમજું છું પોપ છું એવું હવે નથી માનતી હા દાદા આવી થઈ ગઈ થોડી થોડી થોડી છે ફેફાર થઈ જાય થઈ જવાની પૂછા જબરજસ્ત છે કેટલા વખત દાદા યાદ રહે છે देखो खोट लागया दनो बुद्धि <laughs> ज्यू એટલે ખોટ લાગ્યા કરે 90 रे ओ ओ फ्रेंड्स दादा <थिदा>। भगवान <laughs> ला ला लाला भगवान <laughs> बेल कहानी <चाने> के ते नाटक चालू 걸 चालू देवान जतला चले आता तरफ चल थी ए क्या बता रहा है देखो यहां बैठा नहीं ધકેલી ના ધકેલી ગયા ત્યાં બુટ ધકેલી ગયા ખરાબ તો લાગે ને દાદા બુમ નહી પડવા દીધું પડ તોડવા પડે ને અથોડી મારીએ તારે પડ છૂટ ના જાય મારો ભાઈ ના આવે તને અથોડી ના મારવી પડી થોડો માર માર એક હાથ તૂટે નહી મારી પડે મારી છે ને એક હાથ દે ગયું વાત મોટા તમારું એવું જ છે ના તમારું એવું નજીક હજી ગયા હતા એટલે એ કિંમત થાય ઇન્ટરને મળે એવું દુનિયામાં કોઈ જગ્યાએ પુસ્તક માણસ ઓફ સ્કોપ થયેલી છે પુસ્તક માં તો શબ્દ અમુક ભાગ શબ્દો અમદાવાદ વસ્તુ છે જ્ઞાની પાસે રહી છે જે શબ્દ વગર વાત સમજ છે પંચો ટકા છે મનુષ્ય મનુષ્ય પડે શબ્દો ની દુનિયામાં જવા અમારી પાસે આવતા બધું ઓળંગાય બુ લે ભટકતા બુદ્ધિ હંમેશા કાલ મેલા બરાબર જવાબ ઇદુર બસ આવ એમ નતા બુઓ હવે જોને પાછે આના માટે કલા તેવા સતકવાં સે આચાર્યને જે દીકનો કસો રોગ મેથી પ્લાન થયો આચાર્યજીની પુસ્તકા છે એમ દાલા પૂછી રોગ એટલે કે બીસી આ મને અનુભવ થયો કે કઈક મેં જાણ્યું ઉંમરે પુસ્તક પકડ્યું હતું બાવીસ વર્ષની ઉમરે રજનીશ નું પુસ્તક એમને પકડેલું અને કઈક એવો અનુભવ થયો ભગવાન ક્રિયે છે शब्दो क्या शब्द जवागो एम के अमुक समझ पड़ी के शब्द मे निशब्द અને શબ્દ એ તો કે છે કે નિશબ્દ માં જવાનું મને અમુક ડિગ્રી શાંત થઈ ગઈ હોય તે નથી રે નથી મેં પેલા દિવસે સમજાવેલું એ મને શાંતિ નો કહ્યું મેટલા માટે મને ન ન મે